તમને આખો ગણિત ભય લઈ લે બધા ભૂતકાળ અને વ્યવસ્થિત માં અછેર ઉઠાર છે ને વ્યવસ્થિત અછેર ઉઠાર મન વતરકાય જે કાળજી છે બધી બંધી જાય કાળજી છે ગણેશજી ભાઈ પૂછે છે કે માણસ બધી રીતે ન્યુ થઈ જાય બીજા ની બાબત બધી રીતે ન્યુ થઈ જાય ત્યારે વ્યવસ્થિત આંકડો લઈ શકે કે નહી લઈ શકે આપડે વ્યવસ્થિત થઈશું દખલ કરી એક શબ્દ અજ્ઞાની નો જ્ઞાની નો શબ્દ બઉેક્ટિવ છે દાદા ની બધી ભોજકાળ જે છે એ બધી અજ્ઞાની ઉપયોગી છે ને જ્ઞાન ન લીધું હોય તો ઉપયોગી છે ભોજકાળ બધી આ જાતનો સત્સંગ તો એક વખત થયો પણ આપણે આપતો આજાતનો સત્સંગ ના હોય ને આ તો અમુક અમુક સંજોગો ભેટ થયા હતા એક સત્સંગ હોય પોતાનું મોટે હિત રાખવા દે હિત રાખવા પ્રયત્નો હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરશે તો પછી આપડે કેવી રીતે ના કેવું દેવાય છે તમારો બાળકો ને આપણે કઈ વાત કરવાની હોય બધું હા પોતા જાત બગાડવાની નથી બાળકો બોટા બાળકો સુધારો છો બાળક ને આપણે પૂછીએ કે મધર કેવાથી ત્યારે જરા સુધારું જોયું વા સુધારી શકે મિત્ર ના ચા સુધારી શકે કોઈ સુધારી શકે મિત્ર ના ચાપવા વિતરા સુધારી શકે દરિયામાં બરકત ના હોય તો એ જ ના થઈ વિતરાક ચાપતા એ લોકો આપણે ઉધર કરવા માટે અમુક માણસ કરી શકે તો અમુક માણસ ને થાય છે ઉર્ધો સ્વભાવ લઈને આવ્યો છે આધો લઈને આવ્યો છે એને શું કરી શકે સમજાવમ ની ચોપી છે તમે વિતરા બધા બહુ છે ને ભેભા થઈ ગયો વિતરા કોઈ માણસ ઉપ નહીં ખરા દેખાય કેટલી કોપીઓ લગભગ જેલી વાત હતી ઘણી તો 47 ટકા તમારી નોઈ તમે સંસદ જવાની હતી આ તો 47 ટકા બેસે છે 47 મેમ વૈશા સંજયજી જો જ્ઞાન લીધું હોય તો પછી સમજી જાય બરોબર દાદા આપે કહ્યું ને કે કોઈ એવી વ્યક્તિ હોય કે જેનું દ્રવ્ય અધોગામી હોય તો એને જ્ઞાની ના અસર ન થાય તો એ કેવું હોય એ કઈ જાતનું હોય એમ પૂછે છે એ અધોગામી કઈ જાતનું હોય કેવું હોય એમ અનુ ગુણો હોય ને એ ગુણો છે બે કારણ કે દાદા આપે કહ્યું કે આત્મા નો સ્વભાવ ગામી છે આત્મા ગામી છે પૂજગલ અગ્ર પૂજગલ અગ્ર બધી પ્રકારની લાલતું કોઈ લાગી ના થાય બકલો આપીને દેરસ ના હેડે બરા અંદર કે માર ખવલા રહેનો માર ખવલા રહે દે ગાળ ખવલા દે કે આ સમય લાને આંદે બરા આ ગોબી લેવા ગોબી લેવા ગોબી લેવા ને પાસે ફરે તો ફરી જાય ને નિર્ણય રહે પણ એને કોઈ વખત એવું મનમાં આવે કે મારે એમાંથી નીકળવું છે લાલક જાય તો ઘણા બધા હોય છે આપે કહ્યું એવા ઘણા હોય છે પણ નીકળી હોય બીજા બધા નીકળે લાલચ કયા લાલચ એટલે કઈ કયો કસાય કઈ કયો કસાય કેવાય ગયો કસાય રાત કસાય છે રાત એ લાલભ્યો છૂટે પણ લાલ શું જયા બેન એમ કે આજે આપે કહ્યું જ્ઞાન આપવા છતાં પણ આ વસ્તુ નહીં કરવી પડે પણ લાલ મેં જાય છે લાલ જુદી છે લાલ એ જ પૂછે છે કે લાલચ કે જેમ છે જે એને ફસાવે છે એ વિશે જરા કોને પણ લાલ જગ્યા આવી ગઈ લાલચ પ્રાપ્ત થાય જગ્યા મળી ગઈ કોર્ટ જોખમ બધું બહુ નાખો લગભગ દસ હજાર એ માણસ ને બહુ બે જવાબદાર માણસ કહી શકાય બે જવાબદાર બહુ જવાબદાર લાલક નો છોડો આવો બરાબર આવો ન ને. લાલ આ લાલચુ ફક્ત અહિયાં પોતાનો ભાગ કરી રહ્યું આપડે સમજાયું <laughs> આગળ થી કરી આગળથી કરીને કીધું છે એ બનેલી દોરીમાં કાપ ની ભ્રાંતિ થઈ એ ચાર જગત ભ્રાંતિ આવી શકાય તે હજી એ શબ્દ વેદન કોઈ નીકળ્યો નહી એ નહીં શબ્દ થી ચાલક લાગે એની બીજી આવડ્યું મોટા મહર્ષિ પણ પ્રેક્ટિકલ હોય એવું હોય તો કઈ બાળક ફેરફાર આગળ એને શું કરવાના હું વાંચું મને જાલચ એક પ્રકારની હોય અનેક પ્રકારની હોય લાલચ તો લાલચ તો વિષય ની હોય લાલચ પૈસા ની હોય એક પ્રકારની હોય એક પ્રકારના લોચો નિયમ ના હોય કોઈ એક લાઇન લાલચ ના બીજા પ્રદાન નથી પણ આ માણસ જ બધી ગણેશ આમ પ્રકાર જ્ઞાની આજ્ઞા પાડી શકાય सबल तो मानी હે પોતાની ખબર ના ભાઈ નહો શું ઘણી નઈ ખબર ના ભાઈ અમારાથી કયો નિયમ જ નહી ને ને ભાવ હોય ભારત છે ત્યાં સુધી જોખમ जुख क्या कल्पित है कल्पित है लगे એક ગણકેથી મને ગળે બહુ ભાવ એક ગણકે મને ગળી મળે એ કલ્પે ખબર એક જણ સોના નો શિકાર કરે આખો જગત અને જ્ઞાની શિકાર ના કરો અગર જય ના સાના શિકાર જગત રાખવી સોના લાલચ ના રાખતો લાલ તો હણી જ રાખવા જોઈએ સંસારમાં કોઈ ચીજ ની લાલચ રાખવા જેવું લાલ તો આની રાખતા જેવી છું લાલત લાલત જાય જેવી હેતુ માટે છે લાલત તો બહુ કામ કરે સર હેતુ સારો હોય તો એ છે કે આ હેતુ એમ ગણાય ને શુભ હેતુ ગણાય એટલે આ શુભ હેતુ ની લાલચ છે શુભ હેતુ નહી પૂર્ણ કામની પૂર્ણ કામત પૂર્ણ કામ શુભ હેતુ શુદ્ધ હેતુ શુદ્ધ હેતુ કેવું ત્યાં પૂર્ણ કામ થવાનું કેવું પૂર્ણ કામ કરવું તમારું કેવું પોતાનું સ્વરૂપ જ કામ છે કોઈ કામ ના રહે मैं झोगरा बोले थे कि बोलो જે ચાર જોડે પાન ખાવા નહીં જવાનું તો કાલે એમણે એમને કહ્યું કે ચાલો તો કે મેં ચોખ્ખી ના પાડી દીધી તો કે મેં એમના ભાવ ને તરછોડ મારી ના કેવાય સાડા ત્રણસો રૂપિયા એટલે કોઈ દાર રૂપિયા કે જઈએ ના ખુ ક્યાં ખવાય કોણ લઈને આમ કેવા નાખી દઈએ બધું આવડે તો ત્યાં તો નાખે આમ આમ કરાય રહ્યું બધું આવડે કે ના આવડે અટકણ અટકળ અટકાન અટકળ તો કેટલી હોય નીકળી શકો લાલચ નો અકડવા પેલા બહુ જ છે ને આપડે નિરંતર મજા તો તો આગનાવું બા આગનાવું કરો કર લાલ ઉપાય તો જાય તો ઉભાય એના થાય આપઘાત થતો લાલચ ને પોતે આપઘાત કરવો જો એનો કોઈ ઉપાય નથી લેતો બધી કાર ના દીયા પરિચય થઈ રહ્યા એ તો શું પૂછે રાતે બે વાગે છે તે કઈ તો દેખા તૈયાર રૂવાની ના પડી દે બે હોય કે ના દવી દમે એક આટ થાય એ કોંગ્રેસ થાય ને બરાબ આ પણ રા થાય ને બરાબ પાય નહી લોન મોટી ખોટી આવે ને લો આપે કહ્યું કે બુદ્ધિ પ્રકાશ ના લાલચ છે આપે કહ્યું એટલે મેં કબૂલ તો કરી લીધું પણ મને દેખાવું જોઈએ ને કે કઈ પ્રકારની લાલચ પણ બન્યા કરે છે में दो दो तो है, इतला है है। तो, में दुना करे। तो सु ना रस्ता बताई कुछ बताओ, बताओ। पास आगे ने पड़ क्या <laughs> બતા આપણી પાસે દસ પંદર આધાર તો જ ઉપાય બતાયે જોબુ રહે ઉપાય બતાવો ક્યાં કૃપા શું દુઃખ રહે દુનિયા નું કોઈ સુખ ના આપે કે બધાને દુખ આપે એની લાલક કહેતાને દુઃખ આપે પોતાને માર પડે ને એની લાલચ નો માર પડે ને પાછો ના ફરે તો પછી પાછો ના ફરે માર પડે એટલે માર પડે પછી પાછો ના ફરે બીજી લાલ રોજે જાય આજ્ઞા તો એક બાધી વસ્તુ થોડી દે પોતાને ખબર ના પડે મને લાલક છે ભણસ ના હોય ને એવું ભણસાય પોતે છૂટ ના થઈ જાય તો દેખાડીએ તારે દેખાય એ તો એમ જાય છે પોતાની ફી સાથે હોતું નથી પણ લોકનિંદ્ય માનવ એ પોતાનો ઘણા પૂછે છે આ લાલચ ના હોય જ્ઞાન માં બેસે બધું એકલા પોતે આજ્ઞાન રહેવાનો પ્રયત્ન કરે ને એ બધું કરે નિરંતર આજ્ઞા રહેવું જ છે એવું નથી કરે આજ્ઞા ભંગ થાય પ્રશ્નો કરે ત્યારે તક ને આમ ચાર પાંચ મહિના પૂછે છે કે હવે ચાર પાંચ મહિના થી પણ મારી એવી પૂરો થાય છે મારી નથી એટલે સંજોગો બાદ પાણી પડતા આપડે ઘરે નથી એક વાત એકલી દેખાયો બધો છોડ્યા છે એમાં કોર્ટમાં કેવું સંભાવ નિકાલ કરી પ્રેમ જીતી છે આજ્ઞામાં રહેતો જ નહી જાણતો જ નહિ આજ્ઞા શું છે તે જાણતો ખાલી બુદ્ધિ દીધા ને આકતો એને ભવા જ એટલે આજ્ઞા નો દાદા ની બે પછી ઘેર ના દરેક માણસ ને સાથે એડ્રેસ થઈ જાય એ આજ્ઞા મૂકે છે ને અનુભવ નીકળવા અને એના સિદ્ધાત્મા જોવો જોઈએ ને આત્માન જ નહીં જોઈ રહ્યો આપડે પાસ હોય તેથી કુદાકુદ કરે હજુ આપડે તો આજે કર્યું ગણપતિ બધા નો પ્રેમ થઈ ગયો તો પોતાને ખબર પડે રાજા પડવા પડે તો થોડું ઓછું હોય તો સાથે બરોબર જેવતી ગમે તે વખતે તારે <laughs> એના ના કરવું છે હારું પણ બઉ દાદા ને અમુક ટાઈમ જાય પછી આવે અડચ બધી ભેગા કરી જ્ઞાની થઈ જાય જ્ઞાની થઈ જાય કેવું લાગે હળો હવે અગ્નિ ભોગવે એટલે પછી પાછું આવે નહીં આવે ફરી પાસે એની પહેલી આવું હા બદલે જાય કે નક્કી કરે તો ઉપાય ને ઉપાય થાય કરો ને થઈ ગયો એનું તો માફી વાગુ છું પણ હવે નક્કી કરું છું કે ફરી ક્યારે પણ આવો પ્રસંગ થાય કરું એવું કરું નહી આગળ વધે અને એ તરફ ની વૃત્તિ એકદમ હા એટલું જ નહી પણ જોડે જોડે હું બરોબર પાડી રહ્યો છું જ્ઞાન થી નઈ તો પછી એનું પરિણામ કેવું આવે પછી બુદ્ધિ નાશ થઈ જાય બુદ્ધિ વિનાશ થઈ એનાથી આજના થયું બધું વિનાશ થયું